સંકલ્પ સંકલ્પ નું શું એની શું પોઝિશન એની સંકલ્પ હોય સંકલ્પ વિકલ્પ તે સંકલ્પ નહિ દાદાજી એ સંકલ્પ વિકલ્પ નહીં આપણે આમ થવું છે આ કરવું છે એનો સંકલ્પ જે કઈ હોય વિકલ્પ નહીં ભરેલું મારે એની વાતે નથી વ્યવહારિક સંકલ્પ વિકલ્પ વાત નથી આપડે પણ આપણે આપણી જ સંકલ્પ હોય કરવા જોઈએ કે ન કરવા જોઈએ એવું એમ આ જ્ઞાન ની સાથે ચાલે છે બધું ભરેલું જ છે એનું નામ જ ચારિત્રમો એનું નામ જ ચારિત્રમો સંકલ્પ ક્યારે ના કહેવાય કારણ કે આ ચારિત્ર મો છે સંકલ્પ એટલે મોટા પછી જેવો રોપ્યો છે જેવો રોપ્યો હોય એટલે જે ક્ષેત્રે જે ભાવે જેવા ભાવે કરેલો હોય તે ભાવે અને તે રૂપે કરવું મીઠું કર્મ આપે બે આપે બે થી કે તીજું કઈ મીઠાલો કરવાનો છે પણ હવે તો દાદાજી જ્ઞાન પછી કરવા બી થાય કરવાનો ઇફેક્ટ તો જોરદાર આવે છે ને કરવાની અસર જોરદાર થાય છે ને ખરું કઈ ખરો? પુરુષાર્થ ની દ્રષ્ટિ હા એમાં દ્રષ્ટિ ક્યાં રે એ ઉતારનાર નહીં પણ વ્યવસ્થિત ઉતારની પણ ઉતારના ની પણ દ્રષ્ટિ ના વ્યવસ્થિત મળ્યા કારણ કેગત નિર્દોષ દેખાય છે અને પાછું જે થાય છે બધું ન્યાય સ્વરૂપ છે જે થાય છે બધું ન્યાય સ્વરૂપ છે એ ન્યાય સ્વરૂપ જ છે ન્યાય સ્વરૂપ ન્યાય સ્વરૂપ ન્યાય બિલકુલ ન્યાય બિલકુલ ન્યાય સ્વરૂપ દર અસલ ન્યાય એટલે એમાં તો એમાં તો મન ભાવ કઈ બગાડવાનું જ નથી રહેતો મોટું બગાડવાનું નથી અમારા દોસ્ત અને આ બચાવ ગાડી ની બારી રાખ્યા વા પછી એટલે આપડા ક્વા કાઢ્યો હું ગીલતી ગીલતી જીલી કલ્પ્રેટ ગિલ્ટ કે અથવા કલ્પ્રેટ એટલે કોરે પાછો નહીં પણ દાદાજી આપે એક વચમાં કીધું કે એમાં એનો ઈરાદો નોતો ને પણ આપે હમણાં કીધું કે એમાં એનો ઈરાદો નોતો પણ ઈરાદો હતો શું ભાઈ શું ભલે એટલા કરી પણ આ તો આ તો સાબ ના હોય તો કરી પણ એક ભૂલતીયા બધું કરવાનું કઈ બાકી રાખ્યું ને આપડે કર્યા એવું લોકોએ આપણી પર અલ્લાહ બિચારા શું કર જગત દોષિત દેખાય પોલીસ વાળાના દોષિત દેખાય આપણને દોષિત દેખાય આપડા પોલીસ વાળા પડતર આપડે ગયા તને વ્યારવી જગ્યા કોઈ નો દોસ્તો નથી એટલે જગ્યા બઉ મોટી વાત છે એટલું સમજાયું ચારો નહી રહ્યા છોકરાઓ તેવી રાહા ગયા બરકત પણ તેથી ડાહ્યા ગયા તો આવા આવા મુનિયો હિમાલય પર હમ હમ કર્યા કરે જગ્યા કરી અને એ શિયા છું અને બ્રહ્મા થવામ બ્રહ્મા સુધ અરે મો નાતો ખો ના પછી થાય ના દોષ કોઈ નોષ આપડો કેટલો સમજી ગયા બહુ મોટું બહુ મોટું બહુ મોટું તમે તે દેખાય છે તમને કોઈ દોષ દેખાય પછી પ્રતિક્રમણ કરવા પડે પ્રતિક્રમણ કરવા પડે પછી પ્રતિક્રમણ કરવા પડે એ સાબિતી છે ને કે તમે માન્યતા દેખાય એટલે પછી રહીશું જગત માં કોઈ નો દોષ ના દેખાય બહુ આનંદ વધશે દાદાજી બહુ આનંદ વધશે અંદર દોષ ના દેખાય બીજા તો આપણને આનંદ વધશે આ દુઃખ દોષ જોવાથી દોષ જોવાથી તારા ઘરમાં દુઃખ કઈ આવવાનું કઈ તેના છોકર ફેર મેળવી બેસી રહી હતી તને લાગી બે હોય ને કેટલાય વર્ષ કેટલાય વર્ષ છે તું એને વાગ્યો કે આવું બોલો વાગી ઠોકર દેખાડવું તમે ઠોકર એટલે ના જડે તો ભૂત નું નામ દે એટલે બાપ બીજો કોઈ વાગવા આવું કઈ એ બધું કરતો નથી આવી કોઈ મહાન ગુંસારી હોય તો આગળ આવે દેખાદે પક્ષપાત પક્ષપાત થાય લાગે છે અવરુ ચાલ્યા બધું શું સમજી આપણે નાખે મારા છોટો અક્કલ હિરણ નહી તો દે ને પાણી જવા નીકળતી જાય છોડીને ઠેકવાનું પડી જાય ભટકો એવું છે ને આ ટોપ વસ્તુ બધા એ તો સ્કૂલ માં થાય તો ફીટ ન થાય પાછું અમારો શિષ્ય બઉ આ ફોલ અમારશે અને કોઈ નો દોષ નથી બોલવાથી તો બે ભાગ જાય ડરતા બોલતા જ સાચી વાત ના થાય સમજાય નહિ સ્વચ્છ થાય તો આ વાત આપડે જ ખુલ્લી કરી ખુલ્લી કરી નથી કે આ જગત માં કોઈ દોષિત નથી તારા હારું ચલો આપડે ફોન કરીએ એટલે વાય માં કહીએ તું વાય શું એટલે આપડે ફેરફાર કર્યો વાય નહી ફેરફાર કરે આપડે કહીએ તું રાજા છે રાજા એટલે આપડે ચા પાણી પીવી કઈ આપડે જોઈતા રાજા કે ચા પાણી પીવી લે નલંબન આવ્યું બનાવટી વધારે બનાવટી ભૂ કર્યું એ ટકે તો જા? બાકી કશી થાય ક્યાં અવતાર નતો જન્મ જન્મ જ કર્યો છે બીજું શું કર્યું શું કર્યો કેટલા વખત જાત જાત ના પણ નિવેડો આવ્યો નિવે છે હા નહિ તો કે અત્યારે આઈ છે છોકરા છે ચા હાર્યું અમંત દાદા છે બંધ કરવા જેવું કઈ વૈજ્ઞાનિક નાખે છે છતાં જ નિકાલ કરવો પડે ના કરવું પડે તો ત્યાં આજે ખબર પડ મુખ નહી ત્યાં કરીને બધા ભાઈઓ પૈસા કે કોઈ વાતે નહી તો મારે છોકરા મેળે ચડાય નહીં તમાર ભાઈ બધા ફિટ થઈ ગયું નઈ મહિલા ફિટ થઈ ગયું આપની તો આપની તો નિષ્ઠિપૂર્વક વાત હોય આ જે છે એ ન્યાય સ્વરૂપ છે કે એમાં કોઈ એમાં તો કોઈ વાત સુધા નહીં છતાં આપ એને કેમ દખલાવો એ આપ એને વધો અથવા એને વાત કરો કે આ ફોટું છે છે દાદા કેતા કે બીજી કરાવવું જોઈએ અને છે દાદાજી તૈયાર કર્યા પણ તૈયાર હજુ મારી બે ત્રણ વાર બઉ તૈયાર થયેલો સામે ટક્કર દેલવાની મોટા મોટા માણસ આ કઈ ઓફિસમાં નોકરી થોડી કરવાની છે સાત ત્રણ ચોર્યાસી પટેલ માટે છે પણ શ માટે છે આ બધું જે થઈ રહ્યું છે એ બધું ચાર મો છે તમે છૂટાભાઈ તમે જોયા કરો ના જોઈને હજી પાછો પાછો ફરીથી છોડવો પડશે જોઈને છોડવો બસ જોઈને છૂટે જોયે એટલે દેખાયો ખસે પણ જાગૃતિ રહે એટલે બઉ થઈ ગયું ઘણા કારર દેખાય આ તમે વાતો કરો છો ઘર ઘર આમા જુદું પડે જુદું પડે કઈ દેખાતું થાય ખાલી વાંભે મારા દાદાનું નામ ભવાથી કેવું બધું સાંભળવાથી જ બધું જ્ઞાન થયું જાય પેલી પ્રતિથી બે પછી અનુભવ થાય થોડું થોડું પછી અનુભવ થાય એટલે વર્તન આવી જાય ખરું થોડું મન નું અજ્ઞાની માણસ ને જુદું દેખાય દેખાય અજ્ઞાની માણસ ને જુદું દેખાય કે પાછળથી ખ્યાલ આવ્યો શરીરે દોડતો હોય દોડતો જુએ એક જ નહો કઈ લેવા આ વાત વાસી આગળ આવે હું અબડી જ ના વાસી આપડે કઈ ખેતરને આ ખેતર ને તાઇ જ વાંચશે સાંભળ્યા પછી એને દેખાય એવું ત્યાં હવે રાખી ગયો હતો કેવું છેલ્લે ઉઠી વાતે સંસાર નો સુખ તલવાર ઉપર મધ જેવું મધ ગરી લાગે માટે લાઈ પડે દાખલા પણ મગજ માં ઉતરી ગયું રાત્રે મિત્રો કેવાય વંડર એટલે બધી આ સુખો માટે દોડવાનું બંધ કરી જાય માણસ આ સમજી જાય આ ભૌતિક સુખો માટે દોડવાનું બંધ જાય ગરીબ દેવું કે લાયક ભાઈ બે હાથે બે હાથે નામ સંતાન મત ચાલો જાત બપોર પછી કઈ જાય તે ડેવલપ નથી થયું ચોખ બો પેલેથી પણ અડધો બીજું તો ખાતે રાખ સોઈ આપણે ત્યાંથી છોડ્યો નથી લીધો નથી આપડે તો જે છે ઈ જગન ની રસિયાદ જગદિતેશી ગોમારિયા दादा કાલે મીને મે ગઈ હોય दादा પાસે ગાડવા નું છે કાલે સવારે ધીરુબેન ત્યાં બેઠા બેઠા મને કહે છે કે તમને અહીં થાવે છે કર્માત વેરાદાન दादाં કહે તો દરિકમાત બે કે તો બલાસું નથી થાબવાનું શું પૂછેયું દેવ પહોંચા દે દેખરે ના ખાવતો હોય તો અમને બધા એમને તમે આપડે ચક્રવર્તી રાજા બધા રાત રાત છોડી જંગલ માં મહાન સાથે રાધીએ ઉદાજો રાખી રાખતા આપડી જે ઈચ્છા હતી બાધા રાખતા ના મળે બધા બાદન ગયા હતા ને ક્યાં બે બધા આ દાદા દર અસર જ એક જ ઘરમાં બેસી ગયા હોય પછી બે ખરાબ ના લાગે બેસવા બેસીડું કેટલું હા મેટવાનું ઝાડુ કે કરવા મુખ ના થાય એવી આશ્રમ દેખાય તો દાદા ન માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે પછી વાંચે છે દાદાની પાસે દાદા મને કાંઈ પોતાના અનુભવ ગમે તેવી વાત છે ભડકી જ જાય ને બોલો નડકે જવાની વાત કરે છે રોકડો અનુભવ ની વાત કરે આપડા મહાત્મા બે ચાર જી રહ્યા તાજા તાજા છે ને હા શું પછી મને એવું કહી ગયેલો મહારાજ સાહેબ મને વાત કરી આ પ્રમાણે વાત કરી દાદાજી મહારાજ કોણ ગયો ખરી વાત એને શું થયું પણ એને કદાચ જવા દે ને પોતાનું જ્યાં આગળ બાર શક્તિ ના ભાઈ એને શું કરવાનું કામ પોતાની મારે શું કર્યું